દેશના લોકોને જ અધિકાર આજના કોઈને અધિકાર નથી આજ્ઞા બાર ફરી વારણ તમે નવું ટેસ્ટામેન્ટ આપ્યું છું આ સાથે ક્રાઈસ નું ટેસ્ટામેન્ટ ઓલ્ડ થઈ ગયું છે હવે એટલે ન્યૂ ટેસ્ટામેન્ટ માટે મોકલ્યા છે ત્યાં આખા વર્લ્ડ ન્યુ ટેસ્ટામેન્ટ આપવાની જરૂર છે હજુ જૂનું ટેસ્ટામેન્ટ તો આમ લાગતું જ નથી આખો વધારો ઉપાધિ ઉપાધિ ઉપાધી વીસ વીસ ગોળી ઓફીને છે ઊંઘ છે વીસ વીસ ગોળી તમારે સાચું જાણવું છે હા તો ભણેલો હોય તમે જો વાત કરીએ તો એમ જ કહીએ તો પટેલ ઉપાધ્રમ નો શું કહ્યું ઉલટજ જાગે બધામાં અને પેલો ભણેલો હોય ને પછી મોટો કલેક્ટર કેમ કે ખુદા જ છીએ ખુદ ને જોણે એ ખુદો બીજો ખુદો લાવ્યો કેદ ને જોણે એ ખુદા ને પણ આ ઘોડાગારી વાર કે તું કઈ કુરાણ માં લખ્યું છે ખુદા મનુષ્ય ભાઈ ના હોય એટલે આ કલેક્ટર અમને પૂછે કે સાહેબ કુરાન આવું લખ્યું છે ને આપો ખુદા તો અમને સમજણ પાડો ખુદા કહો છો માટે શંકા ધરાવતા નથી પણ સમજણ પાડો મેટલું તારે હું જેટલું બોલું છું જેટલા શબ્દ હું બોલો છું એ બધા શબ્દો નું હું એનો અપાડવા તૈયાર છું સમજો જેટલા બોલું છું એ બે હજાર દર એક શબ્દ પણ અમારો જવાબદાર બે હજાર હોય એટલે મને અમને સમજાવો કુરાન માં લખ્યું છે તે કરેક્ટ છે મનસ ખુદા બે ના હોય તે પણ કરેક્ટ છે અને હું કઉ છું હું ખુદા છું તે પણ કરેક્ટ છે ભૂલે જાણે ખુદા ને તમારું આવે સમજાવો તમારી કોમ રમખાણી વ્રત્તિ વાળી છે કેવી રમખાણી વ્રતિ કેવી રમખાણી રમખાણી વ્રત્તિ કોને કહેવાય અહીંયા આગળ બાર દંગો થયો ને તો આપડા હિન્દુ ઉઠે નહીં પણ અહીંથી મુસલમાન અત્યારે મળે મારી ઢોગીને તમે ગુદા થાય આ ભૂત કુદરતી બેઠો હોય બધા ખુદા થઈને બેઠા હોય એટલે એમને બરોબર પદ્ધતર જ લખ્યું છે અને તમારા પેગમ્બર સાહેબ એટલે હા અમારા જે કલુપી રે બધા ખુદા થવાનું હોય છે તે તમારા કોઈ નું ગજું જ નહીં કોઈ આખી મુસ્લિમ કોમ કોઈ માર ખાઈ ને ખુદો થાય નઈ ભલે અપમાન ખભે અપમાન ખભે મિટિંગ ખમે પણ માર ખાય ને ખુદા આપડે તો ખુદા નો હાથ કાપે નઈ ગયેલું તમારું નિમિત્ત અને પાછું ગુણાકાર શું લખાયું પૂર્ણો સાથે એવું લખ્યું એટલે ચિંતિત માત્ર બદલાવ લીધા આપવાનું સારું જ્ઞાન શું છે કિંતિત માત્ર બદલાવ લીધું શું એટલે આ વિજ્ઞાન જતું છે એટલે પૂર્ણ પૂર્ણ પુરુષો નું પોતાની કમાણી ખાય છે આ ગુણાકાર ભાગાકાર મનુષ્યો કરે છે સરવાળા નેચર કરે છે શું કરે છે અને ગુણાકાર ભાગ કરે છે મનુષ્ય કરે છે અને આ ઓળી ના ની અંદર ઓળી અને મેં યોજનાઓ ઘડ્યા કરે આમ થી આમ કરી આમ કરી ગુણાકાર ભગાકાર શું સુખ વાત હોય ત્યારે ગુણાકાર કરે અને દુઃખ વાત હોય ત્યારે એટલું બધું ગેરંટી પર અને અમે તો અમે તો સ્પષ્ટ વિજ્ઞાની સ્પષ્ટ અનુભવ ખાસ ત્યાં આગળ છે તે જન્મ ના દિવસે ગયું આપણે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા ને જયારે પાંચસો માણસ જેવું થયેલું તારા છોડ ની બોલ્યું હું અમેરિકા તો છું દાદા નું વિજ્ઞાન લઈને આખા અમેરિકા ભર્યા પછી બધા સાયન્ટિસ્ટ ભેગા કરો આખા વર્લ્ડ ના પછી મને બોલાવો બરોબર એટલે બધા આખું ભયનું જ કલ્યાણ થવું જોઈએ નહીં તો બધું વળી રહ્યું છે મારા જ્ઞાન માં દેખાય તમારા તો પાગા આવતા તો ખબર પડે પણ મને તો મારા જ્ઞાન દેખાય પોતાની વાત તો કોઈ કે પોતાના અંદર થી વરસાદ થી કોઈ કેર નહીં બધા અહંકારી હોય ને ઘરમાંથી રેડીમ બહાર નીકળે પણ ધોઈ મળી નીકળે મળી નીકળે પાકા નથી જીવન જીવવું ઘરમાં શું અને જીવન જીવવું કે એમને આપવાનું છે અને આપણા લોકો ને એનું મોક્ષ નું જ્ઞાન આપવાનું છે અને શુભાશુભ માં શુભ કેવી રીતે રે પછી એકવીસે ત્રણ ટિકિટો થઈ શું થયું અને ત્યાર પછી આ તો આ તો લોર ઉપર ચાલે છે ટિકિટો આ તો લોર ઉપર આપીએ શું કયું પણ ફરી આવશે એવું મને લાગે છે મારે દલાલી કરવાનું એટલું કામ સરળ થાય રાતે નિરાંત અને કર્મ બંધતો અટકે ગયા બધું ચાર્જ થતું બંધ થઈ ગયું ડિસ્ચાર્જ એટલું આવે જ એટલે ચારિત્રમો રહ્યો ની તમામ સંઘ ક્રિયાઓ હું તદ્દન અસંગી છું આ જ્ઞાન તમે હાથે તો સંઘ ક્રિયા કોઈ નડે નથી શું કહ્યું સંઘ ક્રિયા એક્ઝેક્ટલી છે આ વિજ્ઞાન છે આ તમને યાદ રહ્યું એટલે નહિ તો બંધ ના થાય તો વ્યવહાર તમારો નવ ની ઉપર ના કરે સમજ ને આમ બાર નું પેલું રહેશે ને અંદર શાંતિ કરશે કર્મ બંધાશે નઈ શુક્લ ધ્યાન રહેશે શુક્લ ધ્યાન એટલે શુદ્ધ ઉપયોગી જે શુદ્ધ ઉપયોગી હોય એને શુક્ર ધ્યાન કેવાય શુદ્ધ પોતાનું શુદ્ધ ને જોયું જાણ્યું અનુભવ્યુંવારે જીવ વરે જીવ નરે શુદ્ધ ઉપયોગ ઉપયો આ તો અધાય બીજે આપણે બહુ વિજ્ઞાન બહુ સમજ નથી આજે આપણને ચાલો હું કે દાદા ભગવાન ત્યાં આગળ દર્શન થઈ શકે છે જોખમદારી તેની છે ને એની સંસાર કોણ કરે છે કોણ મથ ઓછું થાય ના નિયાર વધે કે છે. લેનાર કેતાડી ને ઉમને વિટામિન આપો ને બહુ આ વર્ષના એટલે મતલબ તો પોળ વારિયું કે આ આ વર્ષે તમારી સબળ પ્રમાણે નથી આ બીજી છે પણ બીજી કે અનચલ એક જ છે કે चित्त की ऋतुમાંથી મનથી રહેતું હે મનથી રહેતું એટલે અહીંયા ભી ઘણા વિચારો આયા કરે છે બીજું કઈ પાસ મનથી રહેતું એટલે અહીંયા વિધિકર્તી વખતે પણ વિચારો બહુ આવે છે વિચારો આ કરવાનું નહીં વિચારો આવે છે તે તો એ વિચાર થાય કરે એ વિચાર તો કાલી થઈ જાય એટલે કે બીજું એ ડિસ્ચાર્જ વિસ્તાર નીકળવા પડ્યું છે તો આપતો બધો દોસ્ત થી નીકળતો ખાલી થઈ સમજાય છે એટલે આપણે જોયા કરું જ્ઞાના સાના વિચાર આવે છે બહુ જાત વિચાર આવે બધા જ્ઞેય છે અને આપડે જ્ઞાતા છીએ અને એ સહયોગ શરૂ છે તો આપણું આ જ્ઞાન હોય ને એ માણસ વ્ય હિસાબ કરે કે આ તરત જ મનમાં પહેલું તો અગળો વિચાર આવે કે આ ક્યાં આવ્યા પછી પણ તરત જ આપણું જ્ઞાન અત્યારે થાય વ્યવસ્થિત છે તો કરે વ્યવસ્થિત છે એટલે આપણે મનમાં શાંતિ વિકલ્પ થાય છે અને આપડે અંદર ના ચાલે વ્યવસ્થિત અને એ સહયોગ થયો છે એ નિવાનો ચોક્કસ છે અને ફરી પધાર જેવો આ બધું ઘર તમારું કેવું તેવું આ કાલમાં કહેવાય આવી પડે ને કારણ મન મન અત્યારે ધ્યાન રાખી શકે એવું નથી દુર ધ્યાન કરી શકે આ જ્ઞાન જતા આપડે પતાવી શકીએ આપડે જ્ઞાન માં આવે તો સોલ્વ કરી શકો ના આવે છે ફાયલો આવે છે થોડી ઘણી આવે છે નિકાલ કર્યો થોડુંક કર્યું એવું કેવાય ચોક્કસ સુધી દ્રષ્ટિ રહે છે આપણે નક્કી કર્યું દાદા મારફાવી ફાઇલ નિકાલ કરવો અને ધીરે ધીરે આપણે જતા આવતા જોતા જતા જઈએ આપણે શિવા ખોટ કહીએ એક કલાક તમે જઈને આવો જતા જતા બધા કેટલા આયો સામાયિક થાય છે લક્ષ્મી ના વિચાર આવે છે વધારે કે વિષય ના વિચાર આવે છે કે માન વિચાર આવે છે એટલે બધા આપણને માલંપર કે કઈ જગતા વિચાર વધારે વધારે આવે છે કયા કશાયો વધારે છે એનો ખરાવે કયા માને કે માયા છે કે લોભ છે એટલે આમાં એવું છે લોભમાં છે માયામાં છે માયામાં છે હાજી તે આપણે તો લોભના વિચાર ખૂબ આવે ને તો જાણો ગાંઠ લોભની આવડી મઢી છે એટલે વધારે કુકે સુરળ દેવી વાત સમજાની એક વાત પડી તે આપડા આપડે આપણને આપડે પુરો વહુના વિચારથી પડે લે છે આ વાત હાજી સમજાની હવે એક વાત કે દેજે શું થાય બહુ ના એકાદ બેગ માટે એવી હોય ખરાબ છેદાતી ના હોય ત્યાં બેન ને અહીં કોઈ મને પધરામી કરાવજો અમારા ગયા પછી અને એ તમને સામાયિક કરાવે છે વાઠો છેદવાનું વાઠું ખેદવાનું સામાયિક કરાવડે છે તમને દેખાશે કલાકમાં જ નહીં એટલે કલાક બધું સામાયિક સામાયિક જુદી જાતનું છે આપડે આત્મા પ્રાપ્ત થયો એટલે સામાયિક જ આખો દળો રહેશે એટલે કર્મ ખપાવવા માટે રસ્તો આવી જાય બતા રે છેલ્દી ઉકેલાઈ જાય મુસ્લિમ ને ગમે દિગમ્બરી ગમે ચેતમ્બરી ગમે તારકવાસી નઈ ગમે બધા ને ગમે આ વૈષ્ણવ ગમે ત્યારબાદ એટલે કોઈ ધર્મ નું પ્રમાણ ન થવાય દરેક જ્ઞાની અંદર ભાઈ ભગવાન પ્રગટ થયેલા હોય શુદ્ધાત્મા પ્રગટ થયેલો હોય એટલે આ આ બે પરબોટો છે કાલે જ્યાં સુધી હોય ત્યાં સુધી પછી કામ થાય નહી એટલે અમે બધા નથી તમારું કામ ચાલી લેજો આ કઈ ધર્મ સ્થાપન નથી આ તો મોક્ષ માર્ગ જવાનો મોક્ષ જવાનો રિયલ માર્ગ છે ધર્મ આ તો રિલેટિવ આ તો જ્ઞાની પુરુષ હોય ત્યાંથી કામ કરી હિન્દુઓ કે છે ભગવાને ભગવાન જગત બનાવ્યું છે અને મહાવીર ભગવાન શું કે છે હું શું કઉ છું ઇઝરાયલ બરાબર શજ દુઃખ માં છે અત્યારે એ સાહજિક લોકો તો તે દુઃખી થઈ ગયા સાહજિક સાહજિક એને કેવું આપડા જાનવર છે ને ગાયો બેસવા સાહજિક કેવાય આખા વર્લ્ડ માં હિન્દુસ્તાન ના એકલા જ લોકો વિકલ્પિત છે બીજી બધી પ્રજા સાહજીક છે અને ના મારખણી હોય તેના નાનું છોકરું શીઘળ ધારે તો ના મારે નામ સાહજીક કહેવાય અને આપડે તો વિકલ્પી અહીં તો જતના વિકલ્પી અને આઠ પેઢી નો લોકરો હોય કેવો આ લોકો ને સાદી થઈ ગઈ છે માટે આવ જુદો થઈ જાય છે એ લોકો વીસ વર્ષ સુધી રાખે છોકરા ને અને આપડી ગાયો એમના બાબા ને મહિના સુધી રાખે રાખે છે અને આપણે આધાર તો આપો કે છે ભગવાન ક્રિએટર ના હોય તો ચલાવી લઈ શકે છે પણ આ એમને પ્રજલ કેમ થાય મારે કેવું પડે છે ઓનલી સાયન્ટિફિક સરકિન્સ છે પણ સાયન્ટિફિક સરસ એવિડન્સ થી આ ચાલી રહી બનેલા ભણતર પાકવું હોય તો ગણતર કાચું હોય એ વાત તો કઈ ગણતર કાચું હોય ને તમે અલગ થયેલા છો તો ગણતર નું કાચું હોય અને આ છે ચાર ભણ્યા છે ને તો ઘણતર પાક જલ્દી છે રસ્તો છો જ્ઞાની પુરુષ મળે એટલે આપડે એમ કહી દઉં ટાઈમ ઓછો છે જલ્દી પોચવું છે હાજી હવે આપ કઈક રસ્તો ઉતાર્યા એમ કેવું હું એમ જ કહું છું આવતા મહિના માં આવીએ એટલે આપી દઈશું અમે દર મહિનામાં એક વખત આપીએ છીએ એક વખત વડોદરા આપીએ છીએ એકાદ વખત અમદાવાદ આપીએ છીએ એટલે તે વખતે ભેગા થઈ લેવા ને આવે અને આ સુષમ કામ ખબર આવે પૂછે છે ભાસ નથી મેડ ઇઝ ક્રિટરન્ટ આરામ કરો ને કહી મુસ્લિમો કે છે અલ્લાહ ને બનાવ્યા એમના વ્યુ પોઈન્ટ થી કરેક્ટ છે હિન્દુઓ કે બનાવ્યા એમના વ્યુ પોઈન્ટ થી કરેક્ટ છે પણ છે હોય વાસ્તવિક જાણવું હોય હકીકત સ્વરૂપ જાણવું હોય તો મારી પાસે એમના વ્યૂ પોઈન્ટ દરેક જાણવું હોય હકીકત સ્વરૂપ જાણવું જયારે મુખ્ય જવું હોય તેને પૂર્ણ જાણવું પડશે જાણવું હોય ના જાણ તો પછી આ નવા નિશાળ્યા બધા મેટ્રિક વાળા બધા ચાલે ને રાખી કે આ એકડા બકડા ભણાય આ તો તમારે કશું ભણવાનું નથી ભણાવે તો પાર નથી આવે મિથ્યા સ્થળ ગું જઈનો હતા પણ ક્યારે બાર આવે છે અને ચૌદ ગું છે કેવા છે આ અક્રમ વિજ્ઞાન છે આ વિજ્ઞાન છે આ સાયન્ટિફી વિજ્ઞાન છે ભગવાન આત્મા એ સાયન્સ સ્વરૂપ છે શું છે તમારમે એક્સેલ્યુટ મારામે એક્સેલ્યુટ તમારો એક્સેલ્યુટ પ્રગટ થયો છે ને તમારો પ્રગટ નથી થયો બરાબર આવરણ છે તમારમે નથી એક્સેલ્યુટ યાર બેફરી કરેલો નેટરી નેટરી પણ એક્સેલ્યુટ છે મય હા તે એક્સેલ્યુટ પ્રગટ થયો નથી શું થાય શું નામ છે આપનું કાંતિલા એ કાંતિલા કાંતિલા કાંતિલા નામ પર પર વેપાર કર્યો આપે નાખે છે કારણ બંગલા બેંક બેલેન્સ બધું નામ પર જે બધું છે કુદરત ની જપ્તી માં ગયું શું થયું હવે ત્યાં ગુચ્યો જેટલી પાડી હોય જોડે લઈ જાય બરાબર પણ આ ગુચો લઈ જતો કોર્ટ માં જશે કારણ કે હું કાંતિલાલ છું આરોપી ભાવ છે શું છે આરોપી ભાવ એટલે રાત્રે તમને ભેદાઓ થઈ ક્ષમતા જગતે જોઈ નથી ક્ષમતા કોને કેવાય જાય નથી જગત સહન ચિંતા ને ક્ષમતા સહન ચિંતા જેનું નામ સહન સીધા સુધાશુભ ઉપર સરખા ભાવ થવા એનું નામ ક્ષમતા અને શુભ ઉપર રાગ અને અશુભ ઉપર ભેગ એનું નામ વિષમતા ક્ષમતા તમે મને આ ભાઈ વળો ભરો સહન કરે એ ક્ષમતા ના દેવ માં જેમ ભગવાન નો કાંટો હોય ને તે રીતે આ પલ્લા તરફ રાગ નથી ને આ પલ્લા પર દેશ નથી એવું એ ક્ષમતા એટલે વિતરાગતા પેલું પેલી ક્ષમતા આવે પછી વિતરાકતા આવે વિતરા અને આ તો સહનશીલતા કેવાયુ કોઈ વહો સહનશીલ કર્યા કરેલા કરવી પડે છે પછી કે શું મારવા આવી ગયો નું સહનશીલતા વિતરાકતા આવે કેવું અને ક્ષમતા તો અશુભ આખી રિયલ રિયલ માર્ગ છે એને થિયરી ઓફ એબ્સો છે આ શું છે કોઈ એવી ચીજ નથી કે એમને ખપતી હોય કારણ કે પૂતગલ ના અધિકારી ચિંતિત માત્ર ના હોય ભૂતગલ નું સ્મરણ ના હોય ને એમને લક્ષ્મી ના ભીખારી તો ના હોય એવા કેટલા આચાર્ય કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની ઈચ્છા જેની ખાદી શું લક્ષ્મી નો વિચાર ના આવે બરાબર અમને તો સહી કદાચ પેલું ફોટોગ્રાફ માં કહે છે ને ઘણા માણસો ખાધી બરાબર તો આમ ઘરે છે મને તો સહી કરતા નથી આવડતી શું થાય વીસ વર્ષથી પેન પકડી નથી કરું તું જયારે બેંકમાં જયારે કઈ હોય ને ત્યારે સહી કરાવી બેંક કહી દીધું જેવી થાય એવી ચાલે અને ઇન્કમટેક્સ વાળાએ શું લાગ્યું જેવી થાય થતી નથી બરોબર ની વીસ વર્ષથી પેન જ પકડી નથી બરાબર પણ એવા તો ચલાવવો પડે ને જોઈએ નથી ચાલે એટલે કામ કરી લેવાનું છે અને રોકડું છે કેશ બેંક એટલે આપણે ક્યાંક ધાર્યા વટાવું લેવા તમારું ક્યાંક ઉધારી હશે તો ચલાવી દેજો ના આવ ભાવના કરજો એ દાદારા સ્વરૂપ નું જ્ઞાન આપો શું સ્વરૂપ નું જ્ઞાન હા સ્વરૂપ ની પ્રતિ અનુભવ થાય એ પદ આપો નથી તો કેવન માં આવે શું થાય ને કેવ જ્ઞાન વર્તન માં આવ્યું હોત ને તો આ કપડા મને ના હોત બરાબર એ વળતરમાં આવ્યું નહીં અને આ રૂકો ના દેખા આટલું જ ભૂતગલમ નથી બીજું કોઈ ભૂતગલમ નથી આ તે ઉઘાડવું ઓપન ઉદકા આ કેશ બેંક છે તે લોકો આવે છે અને જો ઉધારી બેંક હોત ને તો આ રૂપો દેખીને ભાગી જાય ને કારણ કે લોકો બહારનું જોતો આવડે તે લોકોને સૂક્ષ્મ વિતરાતા